પાસે આયા તો જ્ની કામ કરું છે દસ બાત છે સંજોગ માત્ર આપણ એમ થઈ જાય હરિભાઈ ખરાબ થઈ જાય હરિભાઈ રેતા જુદા જ પાસે આઈ જાઓ આપડે મારા કર્મ કઈ ખપે નો ગયા રીતે અમને ત્યાં બેઠા અનારિયા મારે મને એમ બેઠે છે કે આ એકલો માણસ અટકાવી વર્ષ નકરા વિપરીત ભયંકર માં ભયંકર વિપરીત ઘણી વખત એમ થાય કે હાર્ટ એટેક આવશે બ્લડ પ્રેશર થઈ જશે હરીભાઈ ગયો આપણા જન્મ પેલા અમિતાભ બચ્ચન લાખો રૂપિયા અઢાર ત્રણ ચોર્યાશ્રી શ્રી કનુભાઈ પટેલ ને ત્યાં સત્સંગ એપાર્ટમેન્ટ કોટી વડોદરા સવારે પેલા લોકો જાણે છે પણ જાણનાર છે વખત આવે ને ત્યાં જાણનારા છે જિંદગી દુકાની થઈ જાય વ્યવસ્થિત કરીને તર આપડે આશરો લેવાનો અમની સ્થિતિ શું થાય કોન ખાતા પડી જાય છે દાદા સમજીએ સમજી સમજ્યા સમજ્યા કરોસ્ત જોડે હમણાં ચર્ચા કરી મહેશભાઈ આ બે દાડા હું પત્તો પડે દાદા ની હાથે ગમતે ભોગે પંદર દાડા કઢાવે તો દાદા હાથે એવો અભેગ થઈ ગયા કે કોઈ દાળો પછી આમ કોઈ ધારો ના થવું થઈ જવું ધારો ના થાય તમારે બેગ લઈને નીકળી જાય દાદા એમ થાય કેવું પડે જેવું થઈ જાય એક મિનિટ છોડે નઈ પૂંચારી હોય ને એક મિનિટ છોડે નઈ પૂછાયું હોય હા દાદા કાર્ય લખતા જઈ દાદા અને ક્યાં હારું થઈ જાય એટલે મૂકી દેવું પડે આવું વાણ થોડે આવું કરે વરસાડ લઈ જ પછી ઘેર જવાય વેમ ને એની પલંગ પલંગ બદલાય નહીં હવે દાદા દાંતણ ઉલ્યો ને ચા પાણી કવિ નવની કયું છે એનો સવાલ નઈ જોડે અરે ગમતા દાદા જોડાઈ જગ્યા હોય તો બઉ કિસ્તી પછી પછી એ શબ્દ ગમતો નથી હવે પછી ધીરે ધીરે એવા શબ્દો ગાતા નથી દાદા દાદા એ ક્યાં શકે કેવાય નઈ એવું ના દાદા એવું તો કેવી ના નિરંતર રહે કેમ ચાર આવું નિરંતર એવું મળ્યું નથી કોઈ કાળે મળ્યા પછી પોતાની કરે આવું થાય રાધા બધાય સચ્ચિદાનંદ કેવડાએ હા બધા બીજા મહાત્માઓયે પણ કેવડાએ કેટલા મહાત્માઓ છે તમારા પાસે લગભગ 15 200 ખરા આપણા એક્ટિવ મહાત્માઓ એક્ટિવ મરાવે એક્ટિવ મહાત્માઓ એટલે કચ્છા બગરે કહોને milled ambulance ઓલી કમ જાઓ मूल स्वरूप शाउट उत्पन्न क्या मूल स्वरूप અનિત્ય કેવાય અને થાય વિનાશ થાય અને ઉત્પન્ન થવાનું પણ નથી વિનાશ થવા પણ નથી કાયમ માટે સ્વરૂપ છે એ જે સુખો ભોગવે તારે સંજાય પોતે હો કેવાનું સુખ ભોગવે આ બધા શરીરો નિરંતર પણ એ બધા ને ઉત્પન્ન થવાનું કારણ શું લેખા દીધી કોના દેખાય નહીં આ તો કેમ કે નીકળી જાય પછી આપડે એ રહ્યા ને તૂટી જાય તો સાસુ સુખ સાસુ માટે જે સ્વરૂપ છે અને પીધા પછી નું જે સ્વરૂપ છે બઉ જબરજસ્ત છે પેલું સ્વરૂપ બહુ દુઃખદાયનંદ દુઃખદાયી છે એ સ્વરૂપ તૂટી જાય પોતાના સ્વભાવ પેલું નિરંતર પરવેતા પરવેશતા પરવેતા શરીર ની ઉપાધિ છે એટલે મને ભૂખ લાગે એટલે પછી વિચાર એની મદદ શરૂ થઇ જાય ફરી પાસે સંયોગી છૂટો પડ્યો એમ સંયોગો ભેગા થાય તો છૂટા પડે સંયોગો નો વિયોગ વિશે ભાવનાથી વિયોગ થયા કે રેજ નહીં આપણે વિયોગ કરવો ના પડે સંયોગો વિનાશી છે પોતે અને પોતે અવિનાશી મૂળ પુરુષ અવિનાશી અને લગડી ની દ્રષ્ટિ જુદા છે બધી લગડીઓ ભે મૂકે નાખે તો એક એક સોનું જ ગયા સોનું અને જો છૂટી છૂટી વાય તો अमुक भेगू करे एक कर लगड़ी स्वरूप जुदा लगी स्वरूप बाकी स्वभाव एक सोना सरखो स्वभाव સ્વરૂપ માં આવે એટલે કારણ કે મન મનમાં જેવી છે મનમાં જે છે પરમાણુ તે નહી છે પોતે નાતા છે એક નહી જ્ઞાતા નો પોતે આખું મન થઈ ગયું બે અવતારમાં કે લઈ કર્મ બંધ બંધ થઈ ગયા અમારું શિવગંધુ લાગે છે મારે બરાબર પોતાનું વજન છે હલકું બે નાખે પોતા લોડ હોય નાખે ચાલુ દસ વાગે સત્સંગ દસ વાગે સત્સંગ થાય કેટલા માણસ આવે અહી પોતે છ વાગે તો સત્સંગ થાય ને જે થઈ ગયા હોય તેને પ્રતિષ્ઠા થશે બઉ મોટી થશે કોઈ નેગેટીવ વિચાર નથી આવ્યો કોઈ ધાર કશા હોય નહીં આમ અમને આવે એમને ને સંગતિ દેરે આને મેલા ત્યાં જ જબારી વેપારી વેપારી જો ઉઠા વઢાવે આપલા મોરાલી બાપુને દેરે ભારી જોવણે તોકા જ તેવા ટોકા આવે ને એટલે સબ્જી ગરાઈ રહ્યો છે ઘણાના ઇવેન્ટ થરે તે પર એટલે કમિંગ ઇવેન્ટ કા છે 13/4 કે ટોકા આવે અને ઘણા કે ટોકા આવે એવા બિરા વેપારી હતા ભેગી કરવી મુશ્કેલ હોય પછી એમ કે છે મોટું વિશ્વયુદ્ધ થઈ જશે મોટો થઈ જશે હા સચિવ આવી રહ્યો છે તેની ધડાકો થાય આ ધડાકો ના થાય સત્યુ આવે નઈ વિશ્વયુદ્ધ નો ધડાકો ના થાય સચિવ આવે નહીં લીધે સચિવ અંતરાઈ રહ્યો છે દાદા આ મારા પરમ મિત્ર છે અહિયાં આગળ એક હાઈસ્કૂલ છે એના પ્રિન્સિપાલ છે અને ગુજરાત રાજ્ય સંચાલક મંડળ છે એના પ્રમુખ છે કરે એ બધું છે માયા જાળ માં એવું થઈ જાય માયાજાડ પેલી છે આવે બીજું કાયા થી જે કરે એ બધા કાયા યોગ કેવાય પછી વસન યોગી એ કર્યા કરે ધ્યાન કરે એ મનો યોગ કેવાય મનો આ સાઈડ યોગો ફૂલ યોગ કેવાય છે એટલે સંસારમાં ભટકાવનારા છે આ સાઈડ અને ચોથો યોગ આત્મયોગ એ મોક્ષ માં લઈ જાય તો થાય એ તો આ જોવા આત્મા નો યોગ આત્મવિગેશ્વર હોય કે આત્મ હોય અધ્યાત્મ શબ્દતા લોકો ભગતવાનો અલગ અલગ કરે છે અધ્યાત્મક શબ્દ ના હોય અધ્યાત્મ શબ્દ એટલે આત્માના સન્મુખ કરાવનાર રાખ્યો આત્માને તન્મુખ કરાવનારી જે વાણી એ બધું અધ્યાત્મ કહે આધ્યાત્મ કે પ્રાણાયામ એવું કરો ન પેલી નોટો આપી રૂપિયા એકાગ્ર થાય મન લપટું પડ્યું હોય ને તો રૂપિયા ઘટી થઈ જાય આ ભાગ જતું પણ છો તને આવે ને તો જુએ નઈ ગરતી ભૂલ થાય એવું લાગે રૂપિયા ખાતે એકાગ્ર રે જ ના રે એનું શું કામ છે કેવી જ નથી ખબર પડે ને તમને સમજાય ની વાત કે રુચિ ની ભૂલ છે આપડી રુચિ ક્યારે થાય એની કિંમત સમજાય તારે કોઈ પણ વસ્તુની કિંમત સમજાય તો રૂચિ થાય તો રૂચિ ના થાય છે ખાડી પાંચસો ફૂટ લો ખાડી છે ત્યારે મે ફૂટ નો બે અઢી અઢી ફૂટ નો રસ્તો છે એ બે બાજુ રેલિંગ કરેલી નથી અને ત્યાંથી લોકો ને આ કરવાનું હોય ત્યાં આગળ એકાગ્ર રે ના રેલ્ડિંગ ભાઈ ના માર્યો ભય ના માર્યો રૂચિ નથી એ પણ ભય ના માર્યો છે કોઈ વર્ષે એકાગ્ર થવાય કે કોચિ વર્ષ થાય રૂચિ રુચિ આગળ એકાગર થયેલા બહુ સારું કેવાય ભગવાન ની રૂચિ થાય અને એકાગ્રા થાયભાંગ કેમ ચાલે નું કેસુરી શક્તિ નું વર્ચસ્વ વધારે છે વાતિત કરો બધી ખુલ્લા નથી જે કઈ વાતચીત પૂછ્યું હોય તો બધા પૂછાય ના હોય નહીં ચિંતા ના થાય ઘર ના લુગડા છે કોઈ વખત તમે જ ને સામાજિક ચિંતાઓ તો રહેજ ને ચિંતા રહેવર ની ચિંતા હશે ને ચિંતા કરવાનું કૃષ્ણ ભગવાને શું કહ્યું છે કે જે તું ચિંધો કૃષ્ણ ને કરવું કરે એવું નથી કહ્યું કૃષ્ણ ને ગણતા નથી ને કૃષ્ણ ચિંતા કરેવા સંસારિક છે બાસારી છે એમ કહ્યું ને એ શોધ ના કરે શું કરે તમારે ચિંતા કરવાથી કામ થઈ જાય છે કરે પણ એ વિચારમાં તમે કર્મિકા કર્મયા થાવ નથી કારણ ગ્રાંતિ છે એટલે કર્મ એક થાય પણ તેમાં અસ્થિ ઉપર વિચારમાં જાઓ અસ્થિ ઉપર ચિંતાના સ્વરૂપ થાય છે ચા પીતા હોય ચકરી આવે એ ખબર પડે ને આપડે ચકરી આવે છે માથાનું ખબર પડે એટલે ચા બાજુ મૂકી દઈએ આપડે રીતે ચિંતા છે ચિંતા નજ્ઞાનતા ભયર અજ્ઞાનતા કરાય ચિંતા ભયંકર અજ્ઞાનતા નું છે નુકસાન પછી જાતને કર્યું જગત ને પણ નુકસાન કર્યું જે ચિંતા નથી કરતા એ પોતાની જાત ને પણ ફાયદો કરે છે બીજા લેખક પણ ફાયદો કરે છે ચિંતા ના કરે એવા માણસ હોય ઘણા ચિંતા ના કર્યા ટોળા માં કઈ હશે બેક સાઈડ ને હોય ખોટું બોલવા ઇનામ આપવાનું છે તમે કેમ રાખો તમે ખોટું બોલી ને બોલતા હોય છે ચિંતા નથી એવું કોઈ મારે લેફ્ટ ને રાઈટ શું ખોટું બોલાય ન થતી હોય ચિંતા નથી થતી એ ભગવાન પર છે શું એ જેવું જુતુ ભરાય નઈ એને વાસના જોડે વાર્તા ને વાર્તા કઈ જડતી નથી વાતના તો બધાને હોય વાસના તો બધા ચિંતા એ અહંકાર જોડે સંબંધ વધુ અહંકાર વધારે ચિંતા હોય હું સમજુ છું ચિંતા કર ચિંતા હંકારી કરે ઘરમાં હાથ મળે અંતરી કર્યા કરે ઘરમાં એક ડકો હોય એ ચિંતા કર્યા કરે વાહન કરે વાહન કરનાર ભાઈ ને ઘર માં એવું વાહન કરનાર એવું ચિંતા કરનાર ઘરમાં મને ખરેખર રમણ ભેગા તારી નું નામ ખરેખર પણ આત્મા કોને ખબર પડે એ આપડે ખબર પડે ને ઘણી છે આત્મજ્ઞાન એ શું કહેવાય હું પોતે કોણ છું એ દાળ ભરી હું પોતે કોણ છું એ દાળ ભર્યું જાણવાનો પ્રયત્ન કરજો હવે તમે જાતે કરો ત્યારે એની જોડે આવજો પંચમ અત્યાર સુધી એ જાણી છે કેટલું કેટલું સાતું હશે એમાં જેટલું જાણ્યું છે અધ્યાત્મ શિવસમાં સંસારી કરે અધ્યાત્મ વર્ષમાં જાણી છે એનો કેટલો ભાગ સાતો હશે અધ્યાત્મા જે જાણ્યું છે આ તો કલ્પિત વાતો છે હસણતરિણતારાાાાગ જ�ીળે પરહણીાાાગે, સીંરરદાાગાંહ હાાગાએ. The world is the puzzle itself puzzle, where is say, God has not puzzled this world at all. Only scientific. Circumstantial evident shall be it. God is in every creator, whether it's a believer or invisible. ભગવાન શું છે જાણવું છે ભગવાન આ કર્યું કોને આ દવા ખરા ભગવાન હતા છે બધો આ મનુષ્લોક ના આત્મ કાર જાનવરકાર નથી દેવલોકાર નથી જોઈ નઈ વાઘમાંથી વાર શું કે છે તમારું પ્રયોગ બીજું કે ભગવાન નથી ભગવાન નામ વાર અંદર ગાંધી ને ગોટાળો ઉભો થાય છે વિજ્ઞાન થી ચાલી છે ભગવાન ક્યાં છે ભગવાન ઇન્ડિવિજ્યુઅલ પરિવારની મારી છે ઘણા ક્રિયા છે તે વાસ્તવિક આલે કાયમી દેનાર છે કાયલે સર્જનના જીવ ઇનિ પુરુણ પોતે રહેતા સખો સબરે મુ દે દેતા એ દીવો છે તેને પોતે વળ દે છે દીની અંદર લઈ રહ્યા દેની બહાર ન પીડે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર ઇન્ડિવિજ્યુઅલ ઓર એની જીવ આરી મહેનતી મેન બેઇડ છેતે મેન બેઇડ જેવો સુ હોય में कर में, अरे में, में नहीं नहीं गुलाब ना छोड़े लागड़ भगवान लागड़ियों પાણી બોલી રાખીએ ગરમ પાણી પાણી પલાળી ઉપર આપડે ઉકળે તો બીજા ફેરફાર થાય કરો શું ફેરફાર થાય એની લાગણીઓ છે અને જેમાં જેમાં જીવ નથી તે અને જ્યાં લાગણીઓ નથી ત્યાં છે આપડા લોકો એવું કે ખંભા છે લકડેકા આપડે બધા બધા ભગવાન આપડે આવું મારી નાખેલો પણ એમાં માસ્તર મારે માસ્તર વાંકા શિષ્યો પહેલો શિષ્યો ની વાંક માસ્તર વાંક આપડે અહિયાં રાજમાં બધા પ્રધાનો છે ને એને જ લોકો વાંકા કેતા હોય તો એનો દિવસ નથી એક વર્ષ આપડે ज बरबर <स्थियों> खुला हाँ भाई पूछे दादा के जीव मत मगेला है तो पी का बजारिया दाण चोरो म करेव करते भगवान करे? ने जाते चोरी कर न करे तो मनस मनस नहीं खेल एनो हो हो के मानस, मानस ने खाए ना गजा खोटा पीछे दिखी थी साझा तारी गजापर आप तारी जवाबदारी तारीखदारी तारी मना તો સમાજમાં માં જે ભ્રષ્ટાચાર ને ગેર રીત ચાલે છે ભગવાન ને જાતે આવવું પડે તો કુદરતી ભગવાન ની ગોઠવણી એવી સુંદર છે મયોમયી જ કામ થઈ જાય છું દસ પછી મરી જાય છે અને ઉકે છે બાળા વાળા છે બધા જ હોય में है मरी जाए ने? ए के लो मरी जाए लोको बस लूटी निर्दोष लूटारू तो लूटारू बस लूटी लूटाई जाए निर्दोष लूटा नहीं बता रहे દોષિત વગર કોઈ લૂંટાય નહીં એટલો બધો આ પૂજન નો કાયદો છે કે ગમે તે લૂંટ બજારમાં લૂંટાય નહી ચિંતિત માત્ર એ નથી આ જે દોધ લૂંટાય છે ને તે દોષિત હોય તે જ લૂટાય દાદા એનો અર્થ એ કે પાપ અને પુણ્યના ચોપડા લખાય છે એમાં પાપી લૂંટાય છે એવો થાય એમાં એનો અર્થ એવો થયો કે પાપ અને પુણ્યના જે ચોપડા લખાય છે એમાં પાપી હોય હા પાપનો ઉદય આવે ઉદય આવે તાર સંપના ભેગા થાય નોય આવે લગ્ન ના સહયોગો ભેગા થાય પેલા આવે આમ થાય અણુમાટલી કરે કરે પછી બાલ પટે ગયા એ બધા સહયોગો ભેગા થાય પુનઃ ઉદય ધારણાથીો ધોખો મારે પોતે ધાર થાય નહીં થતું છે આ વર્ડ માં કોઈ માણસ એવો ધન્યો નથી કે જેને રાતે ઊંઘી જવાની ઉઠવાની શક્તિ હોય ભગવાન ની શક્તિ એ જ આપણી શક્તિ ભગવાન ની શક્તિ એ જ આપણી શક્તિ ભગવાન આપણે શું લેવા દે ઊંઘવાની શક્તિ તમારી નઈ ને शरीर विज्ञान शरीर नीति हो शरीर मानसिक उद्वेगनाबड़ा पड़ी जाए ऊपर चिंता चिंताओ कर માનસ ને બેરી કોટ ફૂટ દીતી હોય ના મળકે ને છોકરા ને એડમિશન ના મળતું કેરોસીન ના મળતું માનસ ને જરૂરિયાતો હોય અને તે ના મળતી હોય કેરોસીન ના મળતું હોય છોકરા ને એડમિશન ના મળતું હોય તો ચિંતા થાય ચિંતા કરતા થાય ભલે આવી જ મરી જાય ના મળે એવું બે દેખો થા રે એક તો એડમિશન મળ્યું નહી પણ ચિંતા પડતી કરે ચિંતા કરાજો એડમિશન મળતું હોય તો આપણે ગરીબ વિચારો स्वाभा चिंता स्वाभा हमेश चिंता नींता बंदे हमेशा नींता थे न ચિંતા ના થાય એવું જીવન હોવું જોઈએ દાદા એક જર્મન ફિલોસોફરે કહ્યું છે કે લાઈફ ઇઝ ફ્લક્સ જીવન પરિવર્તનશીલ છે એની સાથે મનુષ્ય કઈ રીતે એડજસ્ટ થવું એની સાથે મનુષ્ય કઈ રીતે એડજસ્ટ થવું